સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણને તો ભગવાને રાજી થઈને પોતાનું અક્ષરધામ બક્ષીસ આપ્યું છે ને ભગવાન એવા ઉદાર છે જેના ઉપર રાજી થાય છે તેને પોતાનું ધામ બક્ષીસ આપી દઈએ છે ને સત્સંગ તો પછવાડેથી દસ ગણો થશે પણ આ સાધુને આ વાતો નહીં મળે ને મહારાજ પ્રગટ થયા ત્યારે આ સાધુ દીઠા ને તો આ સાધુ બીજે હોય નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વાંક્યામાં બહુ જ કરીને કહ્યું જે આવી વાતું તો પારસો વળે છે ત્યારે થાય છે નિકર થાય નહીં ને આ વાતું ફરીને જન્મ થવા દે તેવી નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પાંડવ ભગવાનના પ્રતાપે કરીને દુખને જેમ સમુદ્ર ગાયના પગલા જેટલો તરવાને સુગમ થાય તેમ તરી ગયા માટે આપણે તો કામ ક્રોધ જીતવા એ તો તિમંગળથી ને દુર્યોધનના સૈન્યથી પણ બળ્યા છે પણ ભગવાનની આજ્ઞામાં રહ્યાથી તરી જવાશે માટે ભગવાનના પ્રતાપનું બળ રાખવું સ્વામિનાણ હરે સ્વામીએ વાત કરી જે જૂનાગઢમાં કડવા વાણિયાને વાત કરી જે દે હોય તે દોષ હોય પણ ભગવાન માય બેઠા છે તે દે પરશે પણ ભગવાન માયથી નીકળે તેવા નથી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ગામ બાબા પરમાં હરિભક્તને કહ્યું જે છે તે તો અહીં આવ્યું છે ને જૂનાગઢમાં તો હવે ડુંગર છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગામ વાંક્યામાં વાત કરી જે મુક્ત હોય તેને વિષય ગમે નહીં ને અક્ષરધામમાં ભગવાન છે અને આહી જે આવ્યા છે તેના ત્યાં છે પણ આ ભગવાનમાં ને ત્યાં છે તેમાં લગાર ફેર નથી એમ સમજવું તે માયાને તરવાનું છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અક્ષરધામ ને અક્ષરધામ મુક્ત સહીદ ભગવાન અહીં આવ્યા છે ને ભગવાનને કાઈ જોઈતું નથી ને ધર્માદો નામ વેરો લે છે તે તો સેવા અંગીકાર કરે છે ને ત્યાગી ગૃહસ્થ બે મળીને જીવોના કલ્યાણ કરવા વાસ્તે રીત બાંધી છે ને ગૃહસ્થાશ્રમ છે તે વ્યવહાર તો કરવો પણ તેનું ભજન કરવું નહીં ને બધું પામ્યા છીએ પણ ભગવાન નહોતા પામ્યા તેને પણ પામ્યા ને એમ જાણશો જે હવે કાંઈ પામવાનું બાકી રહ્યું હશે પણ કાંઈ રહ્યું નથી બધું પામી રહ્યા છીએ સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગામ દેવરાજીયામાં વાત કરી જે દેહને મૂકીને જેને પામવા હતા જેને મળવું હતું તે ભગવાન આપણને મળ્યા ને દેહ મૂકીને ભગવાનને પામવા હતા સાધુને પામવા હતા તે ભગવાન ને સાધુ આ આપણને મળ્યા એ જ છે એમ ગાદી ઉપર હાથ પછાડીને કહ્યું ને આ સાધુ છે તે ભગવાનનું ધામ છે તેને દે છતેજ પામ્યા છીએ ને કોઈના વાંકમાં ન આવીએ માટે શિક્ષાપત્રી પાળવી એટલા વાસ્તે જ મહારાજે કરી છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રગટ ભગવાન છે પ્રગટ સાધુ છે પ્રગટ મોક્ષ છે માટે ધર્મમાં રહીને આવરદા પૂરી કરવી બહુ મોટો લાભ થયો છે તેને સાચવવો નિકર જેમ ચિંતા મણીને કોઈક આંખમાં ધૂળ નાખીને લઈ જાય તેમ લઈ જશે ને ભગવાનનો એટલો પરચો છે જે ભગવાન વિના બીજાથી આટલા જીવના અંતર શુદ્ધ થાય નહીં ભગવાન હોય તે અંતર જાલે ને આ તો બહુ લાભ થયો છે તે શું છે મહારાજનું પ્રગટ થવું ને તેવામાં આપણો જન્મ થયો ત્યારે આ વાત મળી છે તે તો બહુ જ લાભ થયો છે એમ ઘણી વખત કહ્યું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સમાધિથી નિર્ગુણ ન થયા ને જ્ઞાનથી નિર્ગુણ થયા ત્યારે ચતુર્ભુજદદાસજીએ પૂછ્યું છે સંતને ને ગૃહસ્થને સરખા નિર્ગુણ કેમ કયા ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે એક તો નાગો બાવો હોય તેને સમુદ્ર તરવો હોય ને ઉચાળાવાળાને પણ સમુદ્ર તરવો હોય તો બહેને વાણનું કામ પડે મરને કૌપીન પણ ન પહેરતો હોય પણ સમુદ્ર તરાય નહીં માટે વાણમાં નાગો બાવો બેસે ને ઉચાળાવાળો ગ્રસ્ત બેસે તેને તો બાયડી હોય છોકરા હોય ભેંસ હોય રેંટીયો હોય તે બધું સમુદ્ર બરાબર તરે ને તે વિના તો દ્રવ્યને અડતા ન હોય અષ્ટ્રકારનું બ્રહ્મચર્ય પાળતા હોય ને મહા ત્યાગી હોય પણ ભગવાન ન મળ્યા હોય તો તેનું કલ્યાણ ન થાય ને માયાને ન તરે ને ગૃહસ્થનું કલ્યાણ થાય ને માયાને તરે પછી મધ્યનું અગિયારમું વચનામૃત વંચાવીને વાત કરી ગૃહસ્થ માત્ર આ વચનામૃત સમજે તો અંતરે શાંતિ રહે ને આ વાત અટપટી છે ત્યાં દ્રષ્ટાંત દીધું છે ભોગાવાની દેતીમાં ચૈત્ર મહિનાના તાપમાં ઢૂંઢ બેઠો હોય તેને દેખીને એમ જાણે જે આનું કલ્યાણ થશે પણ એનું કલ્યાણ નહીં થાય ને ગ્રસ્ત હોય તેને બાયડી હોય આઠ છોકરા હોય સોળ હળ હોય સોળ ભેંસુ હોય એ આદિ હોય તેને દેખીને એમ જાણે જે આનું કલ્યાણ નહીં થાય પણ તેને ભગવાન મળ્યા છે તો એ બધાનો મોક્ષ થશે આ વાત તો જેમ કોઈકને ઘી ખાધાથી રોગ થયો હોય ને પાછો ઘી ખવડાવીને મટાડે તેવી છે તે બીજાને સમજાય નહીં મહારાજને સમજાય ને એ પ્રશ્નનો ઉત્તર પણ મહારાજથી જ થાય બીજાથી થાય નહીં એના એ રજો ગુણ તમો ગુણ ને સત્વગુણ તેથી નર્કમાં જવાય ને એના એ ગુણથી મોક્ષ થાય તે ઉપર શ્લોક બોલ્યા જે આમયો એન ભૂતાનામ